શ્રી હરિકૃાય પૂછ્યું છે કેવી રીતે વર્તિએ તો ભગવાન ને ભગવાન ના સંત પ્રસન્ન થાય લેવો કેવી રીતે વર્તીયે તો કોણ પ્રસન્ન થાય ભગવાન ને ભગવાન अपने राजी करना वर्तमान संपूर्ण राखी कोई रीते नहीं तो भगवान ने भगवान सत प्रसन्न थे संशय नही शु क ભગત બધા પ્રસન્ન રાજી રીએ કે પંચવર્ધમાન શું કહેવાય આ પંચવર્તમાન છે ને બધા નિર્મોહી એને નિયમ માં કરે એટલે પંચ નું થઈ જાય આખે જોવું કાને સાંભળવું જે બોલવું છે ને ના તો અડવું એ પંચ છે બોલો પછી વેદાંત સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે જેને પ્રથમ કઈક ગોબરૂ કરે તેની ઉપર રાજી થાય શ્રીજી મહારાજ બોલ્યા છે જે પોતાના ભૂંડો સ્વભાવ હોય તેને દેખી ને ભગવાન ને ભગવાન થતા હોય તે સ્વભાવ સાથે જયારે વેર કરીએ ત્યારે જેને જે સાથે વહેર હોય તે તો સર્વે જગત જાણે એવું હોય તે સંતને પણ ખબર પડે પછી સંત તો તે સ્વભાવના વેરી છે તે આપણા પક્ષ માં અને આપ આપણી ઉપર દયા કરે અને જે પ્રકારે સ્વભાવને જીતીયે એવો ઉપાય બતાવે કોણ બતાવે સંત સંત એ બઉ બતાવે તેની બેલો રે કોણ હોય આપ જોયું ના હોય હું સ્વામી બેળો ફરતો આનંદ સ્વામી બે થી આ કથા વાર્તા નું અને હું કોઈ દિવસ ક્યાંય બે મિનિટે ન હોય ચાલુ કરી લીધી અને સ્વામ બેઠક આ ચોપડો લઉ એને સાંભળવાની શ્રદ્ધા મારે વાંધવાની શ્રદ્ધા નાની ઉમર થાકીયે એમાં ને એમાં ગુરુ પાછો સાચું ગણાવું પુરાણી કોઈ જતા અને સ્વામિનાનંદાજી ઈ બેગુરુ ભાઈ એટલે મારે આ કથા વાર્તા આમ ભાઈ મારે પુરાણી સ્વામી દમ માં ગયા તા સ્વામિનાનંદાજી પછી અમે કાયમ દેખતા એમના પોતાના શિષ્યો ગણાય કોગદી બેવું હોય શું કોગદી બેસવું હોય તો બેસે અને રોટલો હું કરીને ખવાડું એ વૃદ્ધ એટલે એને અનુકૂળ આપવું પડે ને હા એ બધી મારી જવાબદારી દસ વાગ્યા સુધી તો બરાબર કથા કરું એની પાછ અને પછી હાથ ધોઈ ને એકદમ ઉગું રોટલો જરા મૂળ નાખીને એને દાંત ને નતું પણ હું જ બનાવું થાય આગળ એવું નતું જયારે હરે થાય ત્યારે જમાડે પણ એ તો તમે તો દેખ્યું ન હોય ત્યારે ઈ હું પોચી જવું પાછો રોટલો કર્યું પંચ માં બેઠા હોય કરી લઈએ ખરું આ ભગવાન નો માર્ગ છે ને સુરવીર નો છે ખુશી નો નથી સુરવીર એટલે માયા ના જે પાંચ ભાગ છે એની આમ લડાઈ લેવામાં સુરવી હોય એની માટે આ વાત છે એને અસર ના કરે અસરવજા ના કરે ઠીક હાલો વેદાંત સામે આવી ગયા હવે આવશે જો બીજા પછી શ્રીજી મહારાજ બોલા છે જે પોતામાં સ્વભાવ હોય તેને ભગવાન વેર હોય તે તો સર્વે જગત જાણે એવું હોય તે સંત પણ ખબર પડે પછી સંત તો તે સ્વભાવના વેરી છે તે આપણા પક્ષ ભળીને અને આપણી દયા કરે અને જે પ્રકારે તે સ્વભાવ એવો ઉપાય કરવો શું કરવાનું કહ્યું જે સ્વભાવ પોતાને ફરજેટ કર્યો હોય તો એની સાથે વેર બાંધુ બીજા સ્વભાવે કે સ્વ ની અરિવેર કરે સ્વભાવ ની હારે સ્વભાવ ને હરે કોઈ ન કરે ન કરે તો પછી મહારાજ ખોટું બોલે છે ને મહારાજ તો હાથું ગે પણ એને સાફ કરવાનું છે એની હંજવાળી વાળવાની વાત છે આપેલીઓ બધા પ્રશ્ન છે કથા એટલે આખ્યાન કેવા નથી સ્વભાવ પલટાવવાની વાત બોલો અને જયારે એવી રીતે વર્તીયે ત્યારે ભગવાન ને ભગવાન આપણી ઉપર પૂર્ણ દયા કરે પૂર્ણ દયા કરે અને જયારે હરિ ની ને હરિજન દયા થાય ત્યારે તેને હયા અતિશય સુખ વર્ત્યા કરે અને કલ્યાણ માર્ગે ચાલ્યા પણ સામર્થ્ય વધે અને પોતાના શત્રુ જે કામ ક્રોધ લોભાદી તેનું બળ ઘટી જાય છે માટે જે પોતાના હૃદય વિશે અતિશય શત્રુ પીડતો હોય अंत शत्रु जे ते जरूर वेर कर घो लाभ पगवदानंद स्वामी पूछू हे महाराज जीवी भगवानी बीक पाठे बैठा हो रहे ते भी ने जाए तो पन रहे जो भगवान नुर महत्म समझे तो, तो। महत्मा अक्षरा धी देवा पुरुषोत्तम भगवान ने रहा भगवान पने रहा भगवान प्रत्यक्ष ब्रांड है अंतरियामी रूपे विराजमान है जीवो संबंध पुरुषोत्तम भगवान हाथ में छवान करेटूज थे, ते सुक सुक थे। भगवान जीवो न कल्याण ने अर्थे पृथ्वी पर पधारे पोते घोड़े चढ़ी चाले, त्यारे घोड़ो भगवान ने उपाड़ी चले तो घोड़ा न आधार घोड़े चढ़ी चले त्यार घोड़ो भगवान ने उपाड़ी चले तो घोड़ा न आधार बैठा हो પૃથ્વી ભગવાન ને ધરી રહી છે પણ એ તો સમગ્ર પૃથ્વી ને ધરી રહ્યા છે અજવાળે કરીને ભગવાન નું દર્શન થાય અને દિવસે સૂર્ય ને અજવાળે ને દર્શન થાય પણ એ ભગવાન તો સૂર્ય ચંદ્રમા અગ્નિ એ સર્વે ને પ્રકાશ છે એવું મોટી વાત કરી આવા ભગવાન ને જો માલ સમજતો હોય તો ભગવાન એ કાયમ ટકતો નથી એટલે આવડો ભૂલ હીરા વિના રે અને એને બળ મળે નહી પછી નીચે ઉતરતો જાય આપણે તમારે અહી ઉભા થશે પણ આયુ બેઠા હોય કથા વાળતા હંભળતા હોય સ્થિર વૃત્તિ કરો એમ હાલ વાગવાન માં વૃત્તિ કૌર નો થવી જોઈએ એટલું બધું અંદર છે હવે એ પાસે રે યા છે કે રે પછી એને સત્સંગ નું સુખ જ ન આવે સુખ નો આવે સ્વભાવ આવે છે બરોબર આનંદ ભાઈબંધ ગોઠિયા હોય એ કઈ સ્વભાવ ટળવાની વાતો કરતા હશે સ્વભાવ ના વધારાની વાતો કર મહાત્મા સમજે તો જેવી પાસે રહે મર્યાદા રહે છે તેવી ને તેવી છે આ બધું વાંચી ઢોકળી લીધું એને પાછું જોયું ને કઈ થતું નથી ભગવાન નું કર્યું થાય છે ત્યારે ભગવાન ને અથવા ભગવાન ના ભક્ત ને કઈક જયારે ભૂંડો આવે ત્યારે તે દુખ કેમ ભગવાન ટાળતા નથી બીજો અને તેને તારા ના મનસુબા કેમ કરે છે શું કયું કેમ દુઃખ તાક છેબા કે આમ નથી કરતા એટલે શું કયું યાદ નો ભગવાન તો જયારે ભગવાન ભગવાન મારામાં બેઠા છે આ સ્થાવર જંગ બધી વસ્તુઓ એ આપણને કઈ યાદ આવે છે હાલ વાટાણે ભટકણા ખર પછી હુમનજી લગે અહી થી ઉભો થાય એની અખંડ વૃત્તિ જો ભગવાન હોય તો એના આના બે ના દુખ પડે તારું યાદ આવી જાય મારું ભયું પરિણામ નથી બેઠા એ રોકી શકે રોકી શકે પણ એ જ્ઞાન ન આવે થાય માનવી માત્ર ને જેટલા દુઃખ એટલા સ્વભાવ ના છે સ્વભાવ એટલે શું એટલે એનો જે ભાવ એના દોષ છે બધા પણ જીવ એવો છે નાદાર કોકની ઉપર નાખી દે છે વાંચતો પોતાના ચાલયે અને હવે ઉમરાના ધનિ નું ગયું નહીં આવું ખોટી છે ને આપડે હારવામાં ધ્યાન ન રાખ્યું લાગે તો ભાઈ એટલે સ્વભાવ માણસ માત્ર પોતાના પોતાને નડે છે પછી વળી શ્રીજી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે તો જયારે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે ભગવાન ની એવી રીતિ જ છે જે મનુષ્ય ની સર્વે વ્યવહાર કરે પણ અલૌકિક સામર્થ્ય પ્રગટ કરે નહિ એવી રીતે સર્વશાસ્ત્ર માં ભગવાન ના ચરિત્ર કયા છે શું મનુષ્ય ભાવ બતાવે પણ આના નબળા હોય તો એમ કહે છે ભગવાન કહેવાય તમારા જેવા કે ભગવાન જાણીને એના જેવા થાય કે એને મારી ઉપર એક થાય તો ચરિત્ર કરે ત્યારે સંશય કરજો પણ જ્યાં સુધી પૂર્વે અવતાર થયા છે તેના જેવા ચરિત્ર કરે ત્યાં સુધી તો સંશય કરવો નહીં શું એમાં ગયું બીજો ગયો ચરિત્ર કરે સ્વામિનારાયણ ચડી ગયા હતા મંદિર કે પગાર કેમ કરતા બીજો ઓલા અજાણ્યા માણસ ને થાય કે ભગવાન કહેવાય છે કેમ આપતા ભગવાન બુદ્ધિ મનુષ્ય ચરિત્ર ને વિસ્તારે હા એની વાત જો મનુષ્ય ચરિત્ર વિસ્તારે તો ભગવાન નો હોય અને જો કઈ કઈ દેખાડે ચમત્કાર નથી હું મેળતું નથી એ જ્ઞાની થાય ભગવાન ને આમ ઓળખતા શીખે ત્યાં જુએ ત્યાં રામજી બીજું પાસે રે એને ભગવાન માં બનતી છે પણ આઈ ની વ્યક્તિ એને દેખાય ભગવાન નથી દેખાતો જો ભગવાન એમાં બેઠા છે તો પછી અપરાધ કરવાનું નરિયો ને પછી નિર્મલા પૂછ્યો છે પ્રભુ ના સંત નો મહિમા હતી ભગવાન ની વાત કરીએ હવે સંત ની આવડ પણ સંત તો આપડે બધા સંતને હવે કેવો મહિમા થયું જો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાને રામકૃષ્ણ અવતારે કરીને અનંત જીવો નો ઉદ્ધાર કર્યો છે તે ભગવાન ના આ સંત છે તે ભગવાન ના આ સંત છે માણસ આવે જયારે બધા સમજે સમજુ વર્ગ બેઠો છે તો સમજો ને કે ભાઈ રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ નો ઊંચો થઇ જાય કે નો થઇ જાય અને ઉલટી એની મહેમાની કરવાનો ભાવ કરે પાછું સાધી કે ઉલ્ક નો બાદશાહ છે એનો આ પટાવાળો છે એટલે એમાં એને આમ એકદમ ઉભાર આવી જાય આપણે જેનું ભજન કરીએ નારાયણ પુરુષોત્તમ છે એ દ્રષ્ટિ આપડે દર્શન જયારે કરીએ હજી ક્યાં કઈ બીજી કેવાની વાતો જ રહી હતી હવે એ દ્રષ્ટિ તો આપડે કે બીજાની સાંભળું સાધુ હોય પણ હારા કામ ગયા હોય ભગવાન રાખતા હોય જો એને યાદ કરી ના જોઈએ સાંભળે જ નહી ભૂલ થઈ ગઈ હોય કાયમ મેનેજર કેમ ત્યાં લેબલ ચોટાડ્યું જાય કેવી રીતે પીણા ચઢાવી બીજા ને કઈ ગયેલા તું પીવું દેખાય તર માલવું છે તો મને દેખાય ચશ્મા ને ઓળખતા નથી એટલે બધું પાસે બે હવે વિચાર કરી લેજો છે એમાં તો આપણે માટે જ આખું વચનાવન છે વૃત્તિ કેળવવાનું જો ભગવાન દાખવા હોય તો ભાઈ અને આ પછી મજાના ખાઈ પીએ ને આનંદ કરીએ તો તેને વાંધો નહી જેમ કરો એમ તો પછી દુઃખ ના બરા ન પાડવા ભગવાન ના અસંત મેં તો જૈન સંઘ ની વાત કરી જૈન સંઘ તો ભગવાન મોટા છે ને એ દ્રષ્ટિ આપડે ક્યાં નિભેલા રહીએ છીએ હા આવે એ ભગવાન ભજ માં આવે તમારે ગ્રસ્ત માં જોઈ લો ચાર પાંચ ભાઈઓ હોય એક ઘર માં રહેતા હોય બાંધવાનું થયું બધા મને ગાયું દેવા ખબર પડે દિયો ગાયું ઓપાજ એની કારણ કે વિના જીવ ને ફૂલતું નથી અને તમે ઘર માં આવ્યો એટલે એ દેખાવા એમ ભગવાન નો માર્ગ છે એ આપણને આમ કઈ દેખાવા જ દેતો નહી સાધુ નો મહિમા સમજવાનું છે પણ આ દ્રષ્ટિએ જોવે તો સાધુ નો મહિમા ભગવાન વચમાં લાવવા જઈ એના આ સાધુ છે ત્યારે એ ટકે પણ એના સાધુ જેમ નથી કરતા ભગવાન વજા ગયા એટલે એનું સુખ નો રે પછી ન રે પછી નારાયણ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે કારણ ત્રણ દેહ વિશે જીવ અનવય પણ સુખ દુઃખ ને જીવ પોતા વિશે માને ત્યારે તે જીવ અન્વય પણ છે અને જયારે ત્રણે દેહ ના સુખ દુઃખ થી પોતાને ન્યારો સમજે ત્યારે જીવ વ્યતિરેક છે કેટલી ઊંચી વાત છે શું કરવું જો? પછી નારાયણ સ્વામી પ્રશ્ન પૂછો છે કેમ છે પછી શ્રીજી મહારાજ બધા છે જયારે દેહ ને વિશે સુખ દુઃખ યોગ થાય છે संजे, जीव यती छे। अम दो तो हल कर એમાં રહી ગયો તમારે આવે અધરિયું એવું કામ બોલવું અને આવડાવ કરે ને એટલે મારે હકમાં બીજું બોલો કોઈ વિચાર કરે ભાઈ ત્રણ બે જીવ અનુ પણ દેખાય પણ જઈ ને એ કે દેખાય આપડે રહી જઈશું પછી એટલે તો પછી એમ દેખાય છે આ મૂકવા માંગીયું કહ્યું તમને ઉના ભાવ માં બધા અન્વય થઈને જ બેઠા છે સમજ્યા હરખ આવે છે ને એ અન્વયપણા નો આવે છે પણ અન્વય પણ આવે ત્રણેય દેહ માં જીભને સારું લાગ્યું આનંદ માં હોય કે દુખી હોય હવે જમવાનું આવ્યું જીભ ને બીમું નહી મનમાં ઉપર પ્રેમ થતો નથી અને એ જમવાનું હોય તો ત્યાં શું થાય છે ઘર ના હોય ને તું ના ગઈ હા વગર ગયો થાય પાછું દુખ્યું કારણ ત્રણ દેહ ને અને ગરમી ઘટી હોય ગરમી આવે તો એ બરાબર હારી નથી લાગતી હોય ને નથી ગમતો સૂક્ષ્મદેહ નહીં ને ને અંતઃ કારણ દેહ બેને ના ગમે એટલે અંતર સુક્ષ્મ દેહ થાય અને કારણ એટલે સ્વભાવ સ્વભાવ ટાળતું હશે જયારે સ્વભાવમાં રહીને કામ કરવું છે દુખ ભોગવું જ વરનભાઈ સ્વભાવ ટાળવા તો સાદુ થયા બોલો શું કામ સાધુ થયા બીટા ન બોલે એટલે આપણે બરાબર છે પણ એ જાણવું કે સવા છે આપડે કઈ ના નથી પણ પ્રયત્નો કરતા હોય તો ને તો સવા સ્વભાવ તો વધારવા માંગીયે છે હરિભક્તો ના પ્રશ્નો છે પણ કેવો ચોખ્ખા થવાના માટે છે અત્યારે ચોખા થઈ ગયા દે પણ ભાઈ કરતા શીખો તો એટલું સ્થૂળ દેહ કઈ ચીચું કેવાય સ્થુલ દેહ ને અનુકૂળ બધું તો દેહ ને પરાધિત ભગવાન ની સૃષ્ટિ છે એમાં બધું થાય નહી તો મયું તો દુખ્યો માલી વાત જો તમારે ગ્રસ્ત ને તો બઉ આવે છે પણ ત્યારે બધા હરખાય કે મું હરખાય અને પછી ઓછું આછું કાઢે ત્યારે એ બાર કોઈ નઈ કહો છુ જે હરખ હતો એ બીજા ભાવ માં ગયો અને એ ટાણે તમે તમારા સ્વભાવ ને ટાળો છો આમ મોટા હોય એના સ્વભાવ વ્યવહાર હાલ માલિકા થી આપણે જેને ભગવાન ના ચિહો ધારવા આવ્યા છે ત્યારે એના ઘરના સ્વભાવ પ્રમાણે રહેવું એટલે આપણું ધાર્યું એની પણ કરાવવું પડે એનું ધાર્યું કરવું પડે ને તો પછી બધા ખેવા નહી વાત છે કઈ વાંધો નહી આપડે હા વંચના વલણ માં કેટલી ઝીણી વાત છે મલિકા કરાવવાનો સ્વામી પ્રયત્ન કરે ઓલો ક્યાં કરે એવો છે કર્યો કરે ન સ્થુલ દેહ માં જઈએ જયારે આટલું રહેતા શીખે તો સ્થુલ દેહ જીત્યું કેવાય અંદર અને સુક્ષિયો અને અંધકરણ અંધાકાર કરેન્દ્રિયો જરાય પોતાનું ધાર્યું કેવાય ન કરતો દુઃખ થયો પાછું ધાર્યું થાય ને કારણ ધાર્યું નું થાય આનું માગેલું મળે એવું તો ન જ હોય નથી કારણ શરીર કારણ શરીર એટલે સ્વભાવ મારો સ્વભાવ હોય મારો સ્વભાવ છે મારો છોડી દેવો દે એ છોડી દે સ્વભાવ છોડતો હશે એટલે આ ત્રણે દેહ જીતવાની વાત આવી અને એનું આપણે મનન તો કોઈ કરતા નથી એની ગોઠવણી કરી ને તો કેટલા પાંચ ઓઢાડ્યા હતા પણ છ ઓડ્યા હતા ના તો પાંચ છે તો એક પડી છે મારો શબ્દ નો બોલાય સાધુ ને ન બોલાય મારો બોલાય આ તો અન્ય મેળવવું આપડે બીજા ન્યાય નહીં મેળવું મારી ભૂલો જે થાય ને એમાં ઈકુરાજી થાય મારે ભૂલ કરવી નથી એમ પ્રદી લઈને બેસે બરાબર છે ને તમે હાથો એટલે ભગવાન વેર રાખવાનો દે અમારો તો એનું ચોખા જોવા ઈચ્છીએ એટલે એનું ખુબ ભલું થાય અને આપડે મનમાં સંતોષ થાય નો થાય બોલો પછી સૂન્યા દીતાનંદ સ્વામી પ્રશ્ન પૂછો છે જયારે સત્સંગ કરે છે ત્યારે તો સંતમાને પછી કેમ ઓછું થઇ જાય છે હવે જોયે એટલું જ વાગીજો આપડે જયારે સાધુ થવા આવ્યા ત્યારે સાધુ માન ભગવાન કેટલું હેત હતું બતાવી ને છે ને બધા નથી સાધુ નો કહી આપડે હસ માં જવું છો જોશીભાઈ સાચું માને તો થાય ને સંત હોય સંતના વિશે અલૌકિક મતી હોય એટલે અલૌકિક શબ્દ આવ્યો એટલે આપણે વાંચી લીધો હોય ને બરાબર હવે જયારે હોય નીકળી જાય બહુ પાછા જઈ બહુ પાછા જઈએ માનો કઈક ગોવિંદો આવે અને પછી તો તે સંત નો અલ્પ દોષ જોઈ પોતાની કુભુતી કરીને જાદુ દોષ પરખે છે અને પછી કરે હું તો કોઈ અસદ વાસના થઈ જાય છે શું અસદ વાસના અસદ વાસના શું કેવાની એવું દેખાય દેખાય પછી શબ્દ પકડતા નથી ને એટલે અર્થ ખોટો પડે વાસ ગંધ થાય ને ઉપર ગંધ આવે એટલે તમને એમાં હેત થાય ને ત્યાં દવાનું હે વાસ ગંધ છે પણ અશુકત છે અશુદ્ધ છે અશુદ્ધ ગંધમાં હેત કરાતું હશે હે એમાં જો માં હેત કરે તો એને મનુષ્ય રખડતી હોય ઉચનું આવે તો તરત મોઢામાં લીયે ખરું ચાટવાય મને છો માણસ ને વિચારતા મળે એમાં કેવો હવા દશે આવ્યું ચાલુ કોઈ કરે એવો ઘાટ એમ જો ભગત તરીકે મનાડવું કે હું ભગવાન નો ભક્ત છું તો આસદ વાસના એનું બે આવતો ને આ વચાણ આમ બોલે છે આપડે કહી શ અસદ વાસના દુર્ગંધુર્ગંધ થાય અને દુર્ગંધ થાય તો એને એ બધા વિષ્ટા ના કીડા હોય એટલે વિષ્ટામાં આનંદ કરે એમ લીધું ક્રમી ચેતા ભવન રીતે અસદ વાસના ના ટાળે તો અંતે જતા વિમુખ થઈ જાય છે આજ મળ્યા વિના રે આજે તો હું જાણું છો એમ કરીને મોઢું દઈએ મોઢું ગયો એટલે ઊંડા રોગ બધ્યો અને એને આધાર મળી ગયો એ ભાગે નહીં ભાગે એવા જૂના સ્વભાવ ખૂબ બી હાંભ્યા હોય તો જુવાન્યાય જુવાન્યા ના હરિહિત કરવું કોઈ દેહવા ઉઠવાનો સંબંધ જ ન જોઈ જુવાન્યાય જુવાન્યા નહી હોય તો પગે લાગે તો જૈસમનારાયણ દેવાય મારો દીકરો બેઠો પણ એ આ સાધુ ને નુકશાની એની પાસે બેસે અને એ હોય એટલે તત્વજ્ઞાન વાત કરતો આશી નો એટલે ક્યાંય ને સાધુ હરિભગ દીકરા ની હરિભાઈ અને છોકરા ઉપર એક રાખે છે કાઉક રાજી નો થાવ પણ આવડો આમ ભાઈ મુવો ભૂયો એ ક્યાં વૈરાજ ની વાતો કરતા છે બે દર્શ ને આવે પણ સાધુ સભા છોડી જ નહીં જાણવા જેવી બાબત છે વાસના તૂટે ત્યાંથી અને એ દુખ્યું જ મટે વિમુખ થાય એમ કહ્યું ને આ થયું ફતી જુ ધ્યાન ધરો એમ બે હો પણ એના વિચાર કરવા જી એવું કે છે આપડે તો આ છોકરા જ કામ લીધું હોય પણ કઈ એટલે છોકરા ને કાઢી એટલે દોષિત છે એવી વાત નથી દોષિત ફોટે છે તો છોકરા હોય તો ભલે ને ગમે તે હોય તો ભલે પણ વૃત્તિ ને કેળવવી જોઈએ ને ત્યારે જીવ વૃત્તિ કેળવવા તૈયાર થતો નથી કોક વાંક કાઢવા તૈયાર થાય છે આવડો આવો છે એના મારા ગુણ આવે પછી પ્રસાદ આનંદ સ્વામી એ પૂછ્યો છે એવ ને મોક્ષ નો એતો છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે પેલા તો હજી છંદ નથી માનતા કોઈ વિચાર કરો છંદ એટલે આ બધા અથડાવો અને મૂર્ખત કરી હું એ કોઈ માં શિવલિંગ જેવો બેઠો છું એટલે કોઈ નો હાલ કેવો માયા ભાવ થી પછી ત્રિકોણા સિતારામ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે દેશ કાળ ક્રિયા અને સંઘ એનું વિષમ હોય ત્યારે ત્યાં શો ઉપાય કરવો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે વિષમ હોય ત્યાં તો એ જ ઉપાય છે પણ જોઈશું આપડે પ્રમાણે પછી નાના નિર્વિકારંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે ભગવાન નો નિશ્ચય છે તો પણ આપણે પ્રશ્ન કરીએ છીએ મારી બાજુ પ્રશ્ન મારે ભગવાન માં નિશ્ચય છે પણ હૃદય માં જવું તો પૂરા સંકલ્પ થાય છે એટલે એ જે જગા ને આવ્યા તો મારે આ ન કરો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાન નો મહાત્મા યથાર્થ જાણ્યું નથી એટલે અસદ વાતના ટળતી નથી આપણે તમે અપવા કરો ને પાણા કરો ને ચાંદ્રાયણ કરો એટલે ટળી જાય ને આને ટાળવાનો શું હેતુ એને દવા બતાવી ઈ કરવી જોઈએ ત્યારે એની દવા નથી કરતા આપણી દવા આપણે ગોઠવી લીધેલી સાથી ગોઠવાની ખબર એ સાધન તરીકે ગરીઓ પછી માન આવ્યું ને એટલે એની તપસ જાય એને શુદ્ધ કરી શકે ની કોઈ તમારા બધા નથી કરતો હો પણ કરો છો કરો તો બરાબર અપવા નો કરવા એમ નઈ પણ શા કરવા ને અને આમાં એજ રીતે બતાવતા હોય બધી બોલો કેમ ખામી લાગતી છે નિશ્ચય માં કેવી રીતે ખામી લાગી નિશ્ચય તો છે આમાં આપડે નિશ્ચય કરી લીધો અત્યારે તમને કોઈ દીધે છે કે સ્વામી ના ભગવાન નથી હા અને મેલડી દેવી છે ને એનું કે આખા બ્રહ્માંડ માં હલે એતો ના કેમ ના માનવું દેવું છે ને એની રીતે પણ બોલનારું બોલે આપણે સ્વામિનારાયણ ભગવાન જેમ બોલીએ પણ ક્યાં ભાવ થી બોલીએ છીએ ભગવાન ના નથી ભૂલવા ભાવ આવે ને ત્યારે આપણી વૃત્તિ બદલે છે આપડી વૃત્તિ બદલી નથી ત્યાં લગી ભગવત ભાવ આવ્યો નથી બોલીએ ગુરુ આજના વૈભવો હતા નહી આજુબાજુ થી હરિભક્ત ભેડા થયા હોય મોટી સભા કરી બેઠેલા ત્યારે રીતિ છે ક્યાંક જ્યાંક વિચાર થાય દવા કાયમ મંદિર માં જ્યા ને એનું છૂટું થવા ઈચ્છતા એટલે આવડ સાધવા આગળ પડી ગુજરાતી સાધુતા એને ઊંચા કર્યા કે તમે આ સ્વામી ની આગળ વાત મૂકવા ને જો એ છે પડખે આપડે જોવા તો જઈએ વાહન વ્યવહાર નહી એટલે રજા લઈ ગયા રઘુજી મહારાજ બેઠા હોય ત્યાં સાધુ રજા ના આપે પણ મોટા કોઈ એક હોય ને ક્યાં જ્યાં મહારાજે તમારો શું મત છે ભલે દરિયો જોઈ આવેલામણ આપડી એવી ગાંધી કે તન મોલિકા જાઓ બીજી વાતો ગપા ન મારવા આપણને કોઈ ખુશી ગયા થયું ત્યારે કેમ ના ગયા જા અને ખારું દરિયો જાજુ પાણી ખારું ખારું એટલે એવું દરિયો એને જોવાની તાણી દોરી અને જેને તાણી રહી છે એને જ્ઞાન હશે આપડે બધા ભગવાન ભગવાન ની કથા ને વિશે એમ થતું નથી એમને પછી શ્રીજી મહારાજ બોલા છે ભગવાન નું મહાત્મા છે તેવું એને સમજા માં નથી અને જો યથાર્થ ભગવાન નું મહાત્મા સમજાય તો ભગવાન વિના બીજા માં હેત રાખે તો પણ રહે નહીં ભગવાન ની કથા કિર્તન તેને વિશે જ એક થાય છે પછી પ્રતોષાનંદ સ્વામી એ પૂછ્યું છે ભક્તિ અચળ કેમ રહે પછી શ્રીજી મહારાજ બોલા જઈ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન શંકર્ષણ અને વાસુદેવ મૂર્તિઓ કારણ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા અતિશય પણ કરી ને સમજે તો તેને ભગવાન ની શ્રવણાદિક જે નવતા ભક્તિ તે અચળ રહે અક્ષર કેમ ભક્તિ પછી આવા રીતે ભગવાન ના જે અવતારો છે પછી શ્રીજી મહારાજ બોલા છે અનિરુદ્ધ પ્રદ્યુમ ના સંકર્ષણ અને વાસુદેવ અનિરુદ્ધ અનિરુદ્ધ પ્રદ્યુમ ના સંકર્ષણ અને વાસુદેવ એ જે ચતુર્વ્યો તથા કેશવાદી ચોવીસ મૂર્તિઓ તથા એ સર્વેના ના કારણ એવા જે પ્રત્યક્ષ શ્રી પુરુષોત્તમ ભગવાન એવા જે પ્રત્યક્ષ શ્રી પુરુષોત્તમ ભગવાન બેનો મહિમા અતિશય પણ કરીને સમજે તો તેને ભગવાન કાપડ છે પાંચ ટકા ઓછા દસ ટકા ઓછા ને આવી જ સસ્તા છે આ બે ત્રણ દિવસ છે લઈ જાવે હવે ભગવાન ભગવાન બોલીએ છે પણ ભગવાન છે શું એની જ ખબર નથી હવે કેવી રીતે એક માયા માંથી તૂટે એ, ભગવાન બોવ ને સમજ્યા એવું છે ને આપડે ઈદ પડવા માંગીએ ને રાત્રે ભગવાન નો મહી માં એમાંથી જેને જે અતિશય જીતા હોય તે સર્વે કહો પછી જેને જે વાત ની અતિશય દ્રઢતા હતી તે એવી રીતે બોલ્યા તે મુનિ ના વચન સાંભળી ને શ્રીજી મહારાજ અતિશય રાજી થયા અને આત્માનંદ સ્વામી તથા યોગાનંદ સ્વામી તથા ભગવદાનંદ સ્વામી તથા શિવાનંદ સ્વામી એ ચાર જણા ને રાજી થઈ ને હૃદય વિશે ચરણારવિંદ દીધા અને એમ બોલા છે જેમ મહાનુભાવાનંદ સ્વામી આદિ જે મોટેરા છે તે ભેડા આ ચાર કોણ છે માટે એમનું કોઈને અપમાન કરવા દેશોમાં એમ મુક્તાનંદ સ્વામી આદે જે મોટેરા સાધુ તેમને ભલામણ કરી ને શ્રીજી મહારાજ જય સચિદાનંદ કરીને પોતાને ઉતારે જમવા પધાર્યા એ વચના એવી રીતે અઠ્યોતેરનું વચના થયું પ્રથમ પ્રકરણ સમાપ્ત થયું